मीरे लोल, लोल।, लोल।, लोल।, मी लोल। नकशिख प्रेम सखीना नाथ रहो उ जय स्वामीनारायण थोड़ी पूर्व भूमिका समझवाजे विरम गाम तालुकाना ओगण गाम है ये ओगण गाम में एक मोतीराम कर ब्राह्मण रहता था ये मोतीराम ने बे दीकरा हता एक आनंदराम और बीजा सूरजराम સૂરજરામ ભિક્ષાવૃત્તિ કરીને નિર્વાહ કરતા હતા પિતા મોતીરામના અવસાન પછી એ વિરમગામ તાલુકાનું મૂળ વતનનું ઓગાણ ગામ છોડી અને અમદાવાદ રહેવા આવ્યા એમના પત્ની સાથે નિવાસ કરતા હતા બ્રાહ્મણ હતા અને ભિક્ષાવૃત્તિ કરીને જીવન ગુજારતા હતા અમુક સમય જતા એને ત્યાં એક દીકરાનો જન્મ થયો દીકરો હજી દસ દિવસનો કદાચ હશે से जेज ग्रहस्थ ने त्या प्रथम पुत्र आए तो आनंद होने ब्राह्मण हो स्वाभाविक ज्योतिष में रस हो साचु के खोटू प्राह्मण ज्योतिष जो होता है એટલે એમને ત્યાં જે કહ્યું બ્રાહ્મણો આવા પ્રસંગે આવે સંબંધીઓ મિત્રો ઓળખીતા આડોશી પાડોશી પુત્રનો જન્મદિવસ પુત્રના ગ્રહ નક્ષત્ર એ બધું વિચાર્યા કરે કોઈ દીકરાનું વળી મુખ જોવે કોઈ હાથ જોવે वली कोई कोईए आ राम ने कहू के तमने तीक आनंद छे पण आ दीक तरह नहीं रिये तब भले पापोषी मोटो करो पण कोई पर्थ नहीं तारी साथे बहु लेना देनी कहीं तरह होवा छता नहीं હવે સૂરજરામને એવું થઈ ગયું કે જો આ દીકરો આપણો હોવા છતાં આપણો ન હોય તો આપણે રાખીને શું કરવું છે એની પાછળ આપણે શા માટે પરેશાની લેવી બ્રાહ્મણ અને થોડો સ્વાભાવિક કંઈક ગુસ્સાવાળો સ્વભાવ હશે જકી હોઈ શકે જીદી હોઈ શકે શું હોય એ ખબર નથી કારણ કે આપણે ભેળા નતા પણ એવો ભયંકર મારે ત્યાગ કરી દેવો છે સેમ સ્ટોરી આપણને તુલસીદાસજીના જીવનની લાગે તુલસીદાસજીના જન્મની સાથે જ એમના પિતાએ ત્યાગ કર્યો હતો કે આ પુત્ર તમારા માટે આફતરૂપ છે આવું જ એટલે વહેલી સવારે પુત્રને વસ્ત્રમાં વીંટાળી અને અમદાવાદના દરિયાખાનના ઘૂમટ છે ત્યાંય બાળકને વહેલી સવારે ચાર વાગે છોડી દીધું નાનું બાળક સ્વાભાવિક રુદન કરે પણ પિતા તો કઠોર દિલથી નીકળી ગયો મા ખૂબ રડી પણ ये जमा स्त्रीओ के वारे कई पति सा नही पत्नी कदाच मृदु स्वभावना हे एट कहीं बोले नही बहुत दुखी थी बहु करगी दीरो माता पिता एक कूमाता पिता न थवाय छाँ પુત્ર નો ત્યાગ થયો આ બાજુ એક મુસ્લિમ એનું નામ હતું ડોસા તાઇ મસ્જિદમાં નમાઝ પઢવાની એને નિયમ હતું ડોસા તાઇને કોઈ સંતાન નહોતું દાંપત્ય જીવનના ઘણા વર્ષો ગયા નિસંતાન દંપતી રોજ ખુદાની બંદગી કરે ખાસ ડોસાતાયા મસ્જિદમાં આવીને ખુદા તાલાને બંદગી કરીને કહે કે તમે મને પુત્ર આપો આજ ડોસાતાએ મસ્જિદમાં આવવા એ દરિયાખાનના ઘૂમટ પાસેથી પસાર થયા અને નાના બાળકનું રુદન સાંભળ્યું ડોસાતાઈને થયું કે અહીંયા આટલું નાનું બાળક ક્યાં રડે આછા અજવાળામાં નજીક જઈને જોયું તો ખ્યાલ આવી ગયો કે કોઈ બાળકને છોડી દઉં છું પરંતુ ડોસાતાઈને છે જે બાળક એટલું ગૌરવવર્ણ રૂપાળું સુંદર નાનું નિર્દોષ જોતા હેત થાય એવું ડોસાતાઈને વિચાર થયો કે દીકરી હોય તો કોઈ ત્યાગ કરે આ દીકરાનો ત્યાગ શા માટે કર્યો છે પણ દોસાતાએને મનમાં એમ થયું કે આ કોઈનો ત્યાગ કરેલો કદાચ નહીં હોય પણ આ એક મોટો ચમત્કાર છે કે હું ખુદાની પાસે માગતો હતો કે મને પુત્ર આપો તો આજે મને ખુદાએ આવી રીતે પુત્ર આપ્યો છે નહીતર આવા દેવના ચક્ર જેવો દીકરો અહીંયા ક્યાંથી હોય અને દોસાતાએ ઉઠાવી દીધો મસ્જિદમાં જઈને ખુદાને પગે લગાડી અને ઘરે આવ્યો ખુશીના મારા પત્નીને કહ્યું કે જો ખુદા તાલાએ આપણને દીકરો આપ્યો દોડતી પત્ની આવી કથા જાણી ખૂબ આનંદ થયો કહ્યું કે બધું ભૂલી જાઓ આપણને ખરેખર ખુદાએ જ આપ્યો છો ને આપણો જ દીકરો છે ખુદાએ આપ્યો છું अच्छा केव चेहरा पर खुदाई नूर है आज थी आम नूर तई राखो नूर एज खुदाई तेज ताई तो यही मती नूर तई नाम राख बा दंपती ने पुत्र मेड़ो આનંદમાં દિવસો જાય છે થોડું ઘણું અક્ષરજ્ઞાન થયું હશે એ ડોસા તાઈ આજીવિકા નિમિત્તે ફરતા રહેતા તો વડોદરા જવાનું થયું થોડું ત્યાં રોકાયા ત્યાં શિક્ષણ થોડું થયું છે પણ ખાસ કરીને આમે મુસ્લિમ પરિવારોમાં થોડો સંગીતનો શોખ વધારે હોય છે અને આ બાળકને સ્વાભાવિક સહેજે જ હતો એટલે ડોસાતાઈની એમ હોય કે છોકરું ગાય બજાવે વગાડે તો રાજા મહારાજાઓ રીઝે તો આપણું કામ થાય એટલે વડોદરામાં એમને કોઈની પાસે સંગીતનું પણ શિક્ષણ અપાયું બાળક સુંદર ગાતો થયો એ જ્યારે ગીત ભજન ખુદાની બંદગી ગાતો હોય તો બધાને ખુદાનો અહેસાસ થાય આવી રીતે ફરતા ફરતા અને દિવસો વ્યતીત થતા એમ કહેવાય છે કથાઓ ભિન્ન છે પણ હું એમાંથી તારવણીને સારવણી કરીને કહું છું કે સૌરાષ્ટ્ર પ્રદેશમાં ડોસા તાઇને આવવાનું થયું હશે સાથે આ નૂર તાઈ છે હવે તો સમજણો થયો છે છોકરો ત્યારે એમને આપણા સંતો ભગવાન સ્વામિનારાયણના સંતોનો એનો યોગ થયો ડોસા તાય પણ મુમુક્ષું બંદગી કરનારો માણસ છે સાધુઓ ફકીરો અને મુસ્લિમો માને સંતોની પાસે બેઠા હશે વાતો સાંભળી ખૂબ સારું લાગ્યું પણ બાળક તો સંતોને જોઈ જ રે છે જાણે કોઈ પૂર્વની કોઈ પ્રીત એક બે દિવસનો જ જોગ હશે પણ બાળકે હઠ લીધી કે મારે તો સંતો સાથે ફકીરો સાથે જ ડોસાતાએ કહ્યું કે એમ થોડું જવાય અને બેટા તને ખબર નથી આપણે મુસ્લિમ છીએ એ હિન્દુ સંત ફકીર છે એમાં આપણો કોઈ સમાવેશ ન થાય આવી વાત કરવી એ મૂર્ખતા છે પણ પ્રેમ કોઈ જાત જોતું નથી છોકરાએ હઠ લીધી ડોસાતાએ સમજાવીને તેને લઈ ગયા સંતો ચાલી નીકળ્યા પણ છોકરાના મનમાં સતત પહેલાં સાધુઓ એમની સાંભળેલી વાતો એમની આગળ ગાયેલા ભજન ગીત અને ડોસા તાઈને પણ આ બધું સંતો યાદ આવે કે એવા સંતો એવા ફકીરો તો આપણે ક્યાંય જોયા નથી કે જેમની પાસે બેસવાથી આપણને ખુદાનો આભાસ થાય कई बाड़क ने हठक डोसाताई भावना एटले गढ़पुर आने दादा दरबार में मा श्रीजी महाराज बैठा है सतो भक्तों અને ત્યારે આ ડોસા તાઈ પોતાની સાથે પોતાનો દીકરો નૂર તાઈને લઈને આવ્યા નૂર તાઈ આ બાળક એ તો આ બધું જોઈ જ રહે છે શ્રીજી મહારાજને એમ કરે છે એકાદ દિવસ રોકાયા હશે પિતાએ કહ્યું કે ચાલો જવું છે નૂરતાએ કહે મારે નથી આવું અરે બેટા આપણે ઘરે જવાનું છે પણ નૂરતાએ એટલે બાળક એ તો દોડીને મારાના ચરણમાં જ બાજી પડ્યો કે મહારાજ મહારાજા તમારી પાસે જ પ્રભુ રહેવું છે શ્રીજી મહારાજે ડોસા થઈને કહ્યું આ બાળકને અહીંયા રહેવું છે તો રહેવા દો ને અરે પ્રભુ ગ્રહસ્થોને તો છોકરા હોય એમ છોકરા છે છૂટે શ્રીજી મહારાજે બહુ સરસ વાત કરી કે ડોસાતાય વિચારો આ દીકરો તમારો છે કે ખુદાનો આપેલો છે ડોસાતાય તો જોઈ જ રહ્યા અરે પ્રભુ આપ અંતરિયામી છો શું તમે કહો છો વિચારો તમે ખુદાની બંદગી કરતા હતા અને તમને દરિયાખાના ઘૂમટથી ખુદાએ તમે પુત્ર આપ્યો ને હા મહારાજ આ પુત્ર મને એ રીતે ખુદાએ આપ્યો છે પણ મહારાજ મને તો એવું લાગે છે કે આપ જ ખુદા છો કે જે મારી જન્મ જન્મની જાણો છો ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે તો ડોસા તાઈ ખુદાએ આપ્યો છે તો ખુદાને આપી દો ને પછી એક શબ્દ બોલી શક્યા નહીં એક વાત તો છે મુસ્લિમોને ખુદા પ્રત્યે જે વિશ્વાસ હોય છે એ આપણને સંપાદન કરતા કદાચ બહુ વાર લાગે અને ફકીરોમાં પણ મુસલમાનોને બહુ આદર હોય છે હિન્દુ સાધુઓને હિન્દુઓ દુકાન ઉપર છેતરતા લગભગ મળે આપણે અનુભવ હોય છે હિન્દુઓ હિન્દુ સાધુઓને છેતરે ખરા દુકાન ઉપર પણ મોટે ભાગે મુસલમાનો સાધુ ફકીરોને નહીં છેતરે ઘણા એવા દેખાયા ડોસાતાએ કહ્યું કે તો પ્રભુ આ બાળક તમને સોંપો મારા પાસે નૂરતાએ ભાવથી વિદાય લઈને પોતાને પંથે પડ્યા દિવસો જાય છે શ્રીજીની સાથે પેલા નૂર તાઇને બાળક તો કશું બોલતા નથી એને તો ત્યાં રહેવા મળ્યું એટલે બહુ થયું પણ શ્રીજી મહારાજ ઈચ્છા છે કે મારે આને સાધુ કરવા છે પણ હવે મુસલમાન એને ત્યાં ઉછર્યા હોય ઉછેર ત્યાં હોય તો વેશભૂષા પણ મુસ્લિમ હોય એ જૂનો જમાનો કેવી રીતે ઠીક પડે પાર્સદ રહી શકે કેસર મિયાં શેખમિયાં ઘણા એવા હોય પણ ભગવી કંથામાં મુસ્લિમાનને ત્યાં ઉછેરેલ બાળક અને મુસ્લિમ સંસ્કારથી જ ઉછેર પામેલું બાળક એને આ બધી સંત પંક્તિમાં ભેળવવું એ કેટલું બધું કઠણ પડે અને એ જમાને બસો વર્ષ પહેલાની વાત છે આજે ન ભેળવી શકો આજે હજી દીક્ષા વિધિમાં ભેદ છે અમુક જ્ઞાતિને અપાય છે અમુક નથી અપાતી અપાઈ હોય એવાને પણ જો ચૂકે કોઈ પંક્તિમાં બેસવા આજે નથી દેતા એવું હોય છે હિન્દુ અને મુસ્લિમ ની વાત છે ભગવાન શ્રીહરિ પોતે સ્વયં નારાયણ હોવા છતાં અને એમને જ સર્વોપરી માનીને ભજનારા એ પરમર્શો સામે બેઠા હોવા છતાં શ્રીજી મહારાજે સંતોની સભામાં કહ્યું કે અમારી ઈચ્છા છે કે આ નૂર તાઈને અમારે દીક્ષા આપવી છે સંતો એક એકબીજા સામુ જોવે બોલે નહીં શ્રીજી મહારાજ તો આમ પગ ઉપર પગ ચડાવે રાખે રાખે કોઈ એ પછી હિંમત કરીને બીજાના મનોજગતને જણાવતા એમ કહ્યું કે મહારાજ એવું લાગે છે સંતોને કે ભોજનની પંક્તિમાં શું કરવું નારાજ કે તમારે સાથે ભોજનમાં બેસે એ જ તકલીફ છે ને તો કે એવું વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે આવું થોડું સંતોને હોય શ્રીજી મહારાજે કહ્યું કે એ પંક્તિમાંથી જુદા બેસે તમારી સાથે જમવા નહીં બેસે તો તમને કંઈ વાંધો છે હવે શું બોલે કોઈ કશું બોલ્યું નહી મૌન રહેવું એ પણ સંમતિ હોય એટલે એવું લાગ્યું કે એવું કરો તો કોઈને વાંધો નથી એવો કહેવાનો એવો પણ ઈરાદો નથી કે બધા સંતોમાં એવા હશે કે જે મહારાજની વાત નહીં સ્વીકારતા હોય એવું નથી પણ કોઈ હોય તો તો સર્વસંમતિની વાત છે બહુમતીની વાત નથી કે કોઈને મન દુઃખ ન રહેવું જોઈએ અને પંક્તિમાં જુદા બેસ છે એની જમવાની વ્યવસ્થા અમે કરાવશું એની ભિક્ષાની વ્યવસ્થા અમે કરશું કેટલીક કૃપા કહેવાય એમ હે પણ અમે એમને સ્વાદુ કરીશું અમે એને સાધું કરીશું એવો જે સત્તાવાહી અવાજ છે કે બધાને ઠારી નાખે અને મહારાજે એ જ વખતે એમને દીક્ષા આપી અને નિજબોધાનંદ નામ પાડ્યું સંતોની સાથે એમના સંસ્કૃત અભ્યાસની પણ વ્યવસ્થા મહારાજે ગોઠવી लीडर अनेक गुण लीडरशीपे जो यू क्या विचार्य सहजानंद स्वामी एज अ लीडर लीडरशीप न गुण वगर आ बढ़ शक्य नहीं अभ्यास ભક્તિ માર્ગના પંથની બધી ગતિવિધિઓને જાણે છે દિવસો જાય છે સભા બેઠી હોય અને એ હવે નિજબોધાનંદ કીર્તનો ગાય છે એ બ્રહ્માનંદ સ્વામીના ગાય મુક્તાનંદ સ્વામીના ગાય શ્રીજી મહારાજે એક દિવસ કહ્યું કે નિજબોધાનંદ તમે કીર્તન બનાવો ને તો કે મહારાજ મને એટલું બધું ફાવતું નથી કારણ કે હું પિંગળ ભણ્યો નથી ગાયન વિદ્યા શીખ્યો છું પણ કવિ વિદ્યા હું શીખ્યો નથી શ્રીજી મહારાજ કે તમારે ભણવાની શું જરૂર છે અમે કહીએ છીએ ભલે મહારાજ અને નિજબોધાનંદ સ્વામીએ કાવ્યો રચનાઓ શરૂ કરી ફૂલ અને હિંડોરે જુલત આવા બધા પદ એ વખતે એ ફાગણના મહિનાઓ છે પોતાના રચેલા ગાવાનો સંકોચ પણ થતો હશે એટલે મહારાજ એક વખત કહ્યું કે જુઓ નિર્જબોધાનંદ મુક્તાનંદ સ્વામી છે ને એના ગાયેલા એ ગાય આપણા રચેલા આપણે ગાય એના રચેલા એ ગાય આપણા રચેલા આપણે ગાય ભલે મહારાજ હવે કીર્તનો ગવાતા હોય નામાચરણમાં આવતું હોય નિજબોધા નંદના પ્યારા વદન દેખાડો હાલા ખૂબ સારું ગાય ખૂબ સારા ભાવ પણ એક વખત શ્રીજી મહારાજે કહ્યું કે स्वामी में कीतनु नाम लाबू पड़े की सांभवा समझवा बच्चे अंतर सजानंद स्वामी एज अ लीडर आ कला अम थोषाई न हो आज हसमुख पाटड़िया अपने आगे आता तो अपन एम था आ बढ़ू मूको પણ એ જે સંતો ગાયન કરતા ત્યારે શ્રીજી મહારાજ દાગ દેતા અચ્છી તાન ગાઓર તરજ બજાવ એ સમજ્યા વગર થતું હશે પ્રેરણાનો સ્ત્રોત સામે હોય ત્યારે આ બધું ફૂટતું હોય છે કીર્તનની પંક્તિઓમાં નામાચરણમાં તમારું નામ લાંબુ લાગે છે અને તમારી વૃત્તિ પ્રેમની વૃત્તિ છે માટે જેમ મુક્તાનંદ જેમ બ્રહ્માનંદ એમ આજથી તમારું નામ પ્રેમાનંદ એ પ્રેમાનંદના નામાચરણ સાથે કીર્તનો રચાય છે ગવાય છે પણ પ્રેમની એવી પરાકાષ્ઠાઓ કીર્તનમાં હોય કે શ્રીજી મહારાજ સાંભળતા સાંભળતા ગોઠણિયાભર થઈ જાય એમાં એમણે નવું નામ આપ્યું કે તમે પ્રેમાનંદ એટલું જ નહીં તમે આજથી મારા સખી છો तर बीज नाम प्रेम सखी है मेरे प्रेम सखी थी कीर्तन रच पुरुषना देहे सखी भाव ए नंद सतो में एक प्रेम सखी में आटलो सखी भाव बीजा में पांगर हो जाण में नहीं હજી એઝ અ સહજાનંદ સ્વામી એઝ અ લીડર એક દિવસ પ્રેમાનંદ સ્વામીને કહ્યું સ્વામી હજી તમે ઓર સંગીત નિખારો શું કરું મહારાજ અમે વ્યવસ્થા કરીએ છીએ શેખ બુરાનપુર પ્રેમાનંદ સ્વામીને સંગીતની તાલીમ લેવા માટે વૈરાગી સાધુઓનો અખાડામાં મોકલ્યા અને પ્રેમાનંદ સ્વામીએ ત્યાં સંગીતની તાલીમ લીધી શું ઘડતર હશે તમે જુઓ હે આપણે આ કહી ના શકીએ આપણને થોડું દુઃખ થાય પણ એ સહજાનંદ સ્વામી જે જે બધા કલાના પોષક હતા અને એમણે જે જે દ્રષ્ટિથી જે આખો વ્યાપ કર્યો હતો ખરેખર એને ખભો દેવાની જરૂર હતી પણ એ કદાચ ખભો ઓછો પડ્યો હશે જેથી ધીમે ધીમે કલાઓ વિલીન થતી ગઈ નહીંતર આજે સહજાનંદ સ્વામીને ત્યાં સ્વામિનારાયણ ઘરા ઘરાણાની સંગીતવિદ્યાલય હોવી જોઈએ એ સંગીતકારો નથી એટલા માટે આ પ્રેમાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ બ્રહ્માનંદ સ્વામી એ બધાના પદો વહેતા નથી થયા ને કારણ કે સંગીતની શિક્ષાઓમાં જ એની બંદિશો બનીને જો શીખવાતું હોય તો સ્વાભાવિક એનો પ્રચાર થવાનો કોઈ કવિઓ કીર્તન રચી નાખે ને એનાથી એક કવિ ક્યારેય પ્રસિદ્ધ નથી થતો એવા તો કદાચ કેટલાય કવિઓના લખાયેલા ગ્રંથો પૃથ્વીના પેટાળમાં સડી ગયા છે પરંતુ જે કવિની કવિતાઓને ગાનારો કોઈ પંખી મળી જાય ત્યારે એ દેશના સીમાડા સાગરોને ઓળંગીને એ કવિતાઓ વહેતી થઈ જાય કવિ કાગબાપુ આ જાણતા હતા હવે એ રચતા હતા એના મજેદાર ગામડામાં તો કોણ ભોજોભાઈ એને ગાવાનું છે પણ કવિ કાગબાપુએ વિચાર કર્યો કે આ ગામડે ગામડે રખડતા જે ચારણ લોકો છે એમાં જે ગવૈયા લોકો છે ભાટ લોકો છે ભવાઈ કરનારા છે એમને જો આ પકડાયું હોય તો એનો વ્યાપ થાય અને કવિ કાગબાપુ આ બધાને આપે કાવ્યો અને એ લોકો ગામડે ગામડે જાય ને એવી બધી રચનાઓ હોય અને પછી ગાય એનાથી કાગબાપુનો પ્રચાર થાય એમ આપણે આ સંગીત એ સંગીતકારોની ખોટ વિદ્વાનોની ખોટ ઘણી આપણને આમ થાય કે આ આપણે ત્યાં વિદ્વાનો ક્યાં છે બધાને શોર્ટકટ લઈને કથાકાર થઈ જવું છે પણ તલસ્પર્શી વિદવત્તા પ્રાપ્ત કરવાનું અને ભણાવવાનું પણ આજે કોઈને ધૈર્ય નથી અને ભણનારા પણ કદાચ આપણા પુણ્ય ઓછા આવે છે આમાં તો આ વિદ્યાની પાછળ તો બધું સમર્પણ કરવું પડે ત્યારે વિદ્યા હાંસલ થાય છે પણ આવા વિદ્વાનોથી શાસ્ત્રો અને સંપ્રદાયના સિદ્ધાંતોનું પોષણ થતું હોય છે હશે ખેર એ તો ઘણું બધું કરવા જેવું હોય છે પણ હવે આપણે કરવું નહીં ને પછી શું ચિંત પણ મને એમ થાય કે મને આ મરતા દમ સુધી એક મનમાં જે ખટકો રહી જાય તે આ કે મને સંસ્કૃત ભણાવ્યું કેમ નહી વગર શાસ્ત્ર એનો રસ ઓછો નિષ્પન્ન થાય છે એ શાસ્ત્રમાં આપણે તો હું શું છે કે બધા શાસ્ત્રોની વિહંગાવલોકન કરીને આપણે તો સહજાનંદ સામેની જે વાત છે એને જગતના ચોકમાં મૂકવાની અભિપ્સા હોય પણ થોડું આ ઓછું એટલે ત્યાં બુરાનપુર સંગીત શિક્ષા લીધી પાછા ફર્યા શ્રીજી મહારાજ વળી ક્યારેક તો એમને બધું જ ગાવા બજાવાનું કીર્તન રચના બધું છોડાવી દે અને ગેલાને કાંઠે જઈને કેવળ શ્રીજી મહારાજનું ધ્યાન ભજનમાં એમને નિયમ આપે અને પ્રેમાનંદ સ્વામી આ હાથના કાંડા કાપી નાખવા જેવી વાત છે સંગીતકારને સંગીત છોડાવો પણ છતાંય બસ એ બધું મૂકીને ભજે વળી પાછા આવે ને વળી ગાય પણ સહજાનંદ સ્વામી અક્ષર ઓરડીમાં પોઢ્યા હોય સૂરજ ધીમે ધીમે ક્ષિતિજમાં આવતો હોય એમાં સહજાનંદ સ્વામી પ્રભાત નહોતું થતું પરંતુ અક્ષર ઓરડીના દ્વાર આગળ આવીને પ્રેમાનંદ સ્વામી સારંગી લઈને વગાડે ત્યારે એ પ્રભાતીરા ગાય આવો જુરાજો કાના મોરે ઘેર અને સહજાનંદ સ્વામી ઉઠતા ત્યાં સુધી તમે જોવો ને સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજ તિરોધ્યાન થયા અગ્નિસંસ્કાર થઈ ગયો છું નજરે જોયું છું બીજો દિવસ એકાદશીનો છો અને પ્રેમાનંદ સ્વામી તો ભૂલી ગયા છે કે આ અગ્નિસંસ્કાર થઈ ગયો છે સવારના તો વહેલા આવીને પાછા એ જ અક્ષર ઓરડીમાં પાછો સારંગી લઈને ગાય છે જાગો ગીરધારી ભોર ભયો ક્યારે કેટલું હશે આ શું હશે એ દુનિયા કઈ હશે કોઈએ આવી રીતે કલાક ગાન પછી કોઈએ કહ્યું કે સ્વામી ધીરજ ધરો અક્ષર ઓરડીના દ્વાર નહીં ખુલે કેમ ભૂલી ગયા શું કાલ તો મહારાજે તીરે ધ્યાન લીલા કરી હા અને બેભાન થઈને ડળી પડે આ કથા એ પ્રેમાનંદ સ્વામી ઘણી બધી એમની એ પછીની કથાઓ છે પણ એમાં તો આપણે જવાની જરૂર આજે નથી હવે જે આપણે ટ્રેક ઉપર જવું છે ત્યાં એક વાત તમને ભેદની કહું કે દીક્ષા લેવાની જે વાત આવી ત્યારે બે વાત સમાજમાં આવતી હોય છે કે એક કે એ પ્રેમાનંદ સ્વામી નાના હતા ત્યારથી જ પછી વૈરાગ્ય સાધુની સાથે ફરતા હતા જ્ઞાનાનંદ સ્વામી વગેરેનો યોગ થયો અને પછી એમની સાથે ફરતા ફરતા શ્રીજી મહારાજ પાસે આવ્યા અને પછી એમને દીક્ષા આપીને સાધુ થયા આ એક વાત મોટે ભાગે આ કહેવાય છે ત્યારે મેં આ રીતે વાત કરી છે કે ડોસાતાઈની સાથે જ હતા અને ગઢપુર આવ્યા છે અને પછી દીક્ષા આપી છે આ બે કથા થઈને એમાં વિશ્વસનીયતાની દ્રષ્ટિએ કદાચ મેં કીધું એ મને મારું જ વિશ્વાસ લાગે એ રીતે નથી કહેતો પણ એક કે વૈરાગીની સાથે જો ભળીને એ ફરતા હોય તો એક પહેલો પ્રશ્ન એ થાય કે એ બચપણથી એને ખબર જ નથી એના કોણ માતા પિતા છે તો આ મુસ્લિમને ત્યાં ઉછીરા છે એ ખબર કોણે કરી અને વૈરાગીઓને જો ખબર હોય કે આ મુસ્લિમને ત્યાં ઉછરેલું બાળક છે તો એ સમાજ એને ભેળો રાખે નહી વૈરાગીઓની સાથે ત્યાં જો આવ્યા હોય અને પછી સંતો એમને લાવ્યા હોય તો દીક્ષા વખતે આવી માથાકૂટ થવાનો સંભવ નથી કારણ કે આગલી હિસ્ટ્રીની કોઈને ખબર જ નથી પણ આ મુસ્લિમ પાલક પિતા લઈને આવ્યા છે ત્યારથી જ છે કે આ છોકરો ભલે વાત કરી મને ખુદાઇ આપ્યો છે જેલું બાળક છે બસ એટલે દીક્ષા આવીને પેલી બાબત થી વધારે આવે નહી એટલે આ કથા આ રીતે હોય એ વધારે સંભવ છે પણ એ સંતો એવા હતા કે જેમણે આવી કથા મળ્યા હોવા છતાં પણ સ્વયં પોતે પણ એ કથાને ભૂલવા માંગતા એટલે બહુ लखाय न हो तो हम मूल के एक मजा छे एक मजाना दादा खाचर ने श्रीजी महाराज परणावा जाए ये भटवदर जता था। त्यारे बारपटोली ने पादर थोड़ी वार जान विराम करयो बपोरे त्यारे दूर एक वृक्ष બે ભરવાડના છોકરાઓ રાફળિયા ગીત ગાતા હતા રાફળિયા એટલે રાફડા ઉપર બેસીને ગાય અને રાફળિયા કહેવાય ભરવાડ લોકો ત્યાં બેઠા હોય ઘેટા બકરા ચરાવતા હોય ગાતા હોય એમાં આ છોકરાઓ ગાતા હતા એમાં એવું ગાતા હતા કે જાંબુડે જાય શા જાબુડે જાય હેવા સુરસ ઢાળમાં ગાય મહારાજે પ્રેમાનંદ સ્વામીની સામે જોયું પ્રેમાનંદ સ્વામી સમજી ગયા કે મહારાજને ઢાળ બહુ ગેમો છે એ જ ક્ષણે પ્રેમાનંદ સ્વામી ઉપાડ્યું સોનેરી મળયું સુંદર સોનેરી મળિયું સોનેરી મળિં ધરમાં કુંવર મતીડે મળયું સુંદર મોતીડે મોતી મોડી કુંદર સરસ મજાના ચાર પદ રચ્યા ગાયા સજાનંદ સ્વામી ખુશ થયા વાહ પ્રેમ સખી વાહ મારો પ્રેમાનંદ વાહ એ પ્રચલિત ગીતો કીર્તનો આપણે ગાઈ છે હવે જે બીજો પ્રસંગ બને છે તે ગઢપુરમાં પ્રેમાનંદ સ્વામી વધારે વિશેષ ગઢપુર રહે છે બીજી કોઈ પ્રવૃત્તિમાં જોડાયા હોય એવું બહુ જાણમાં નથી અને શ્રીજી મહારાજે પ્રેમાનંદ સ્વામીને બહુ સાચવા હોય એ એકસો ને વાત છે આનાથી વધારે સાચવણીનું પ્રમાણ ક્યુ હોઈ શકે કે શ્રીજી મહારાજ સ્વધામ પધારવાની તૈયારી કરતા હોય અને એના આગલે દિવસે જીવવા ને બોલાવે છે બોલો ને મહારાજ બોલો તો કે ગોપીનાથજી મહારાજનો થાળ વેલો મોડો થાય તો જીવબા ચિંતા ના કરતા પણ અમારા પ્રેમાને જમાડીને પછી જમજો તમે આથી બીજું તો શું હોય શકે એમ અને જીવુબા એ નિભાવ્યું પ્રેમાનંદ સ્વામી સહજાનંદ સ્વામી સ્વધામ પધાર્યા પછી બાવીસ વર્ષ રહ્યા છે અને જીવુબા ત્રીસ વર્ષ રહ્યા છે એ બાવીસ વર્ષ એમણે કઈ રીતે કાઢ્યા છે તો એ જ જાણે તો એ પ્રેમાનંદ સ્વામી ગઠપુરમાં છે સંતો છે સભા બેઠી છે એ વખતે એક ભૂદેવ આવે છે બ્રાહ્મણ ઢીલી પાઘડી છે ઢીલી ધોતી છે અંગરખું પહેરું છે માથે ખેસ નાખ્યો છે ખભા ઉપર ખડયો છે હાથમાં લાકડી છે વૃદ્ધાવસ્થા છે મહારાજના ભાવથી દર્શન કયા છે સભાને ચારો બાજુ જુએ છે મૂર્તિને જુએ છે બેસે છે શ્રીજી મહારાજ એઝ અ લીડર આગંતુકને પૂછે અને એની કલાનો આદર કરે શ્રીજી મહારાજે પૂછ્યું ભુદેવ તમને કંઈ આવડે છે મને એક વસ્તુ લાગી કે આ જયારે સંતો કઈ ગાય છે ત્યારે તમારું માથું હલે છે તમને ગાયનમાં રસ છે અંતર્યામી હોવા છતાં આ રીતે વાત કરે છે મહારાજ હા હું થોડું થોડું મારી શક્તિ પ્રમાણે હું ગાઉ છું પણ હું માતાજીનો ઉપાસક છું અને માતાજીના ગરબાઓને એવું બધું હું ગાઉં છું કઈ વાંધો નહીં તમે એમને સંભળાવો આજે કોઈ માતાજીનો ગરબો સાંભળશે હું અહીંયા અત્યારે જ ગાવ તો તમે સાંભળશો સજાનંદ સ્વામી એઝ લીડર જુઓ તમે માતાજી નો ગરબો ગાઉ છો ગાવ અમને સંભળાવો ક્યાં આજનો રીજીડ સમાજ રૂઢિચિસ્ત જીદી અને ક્યાં એ દરિયા સહજાનંદ સ્વામી માતાજી નો સંભળાવો ચાલો અને એ વખતે જે સભામાં બેઠા હતા એ મારા તમારા જેવા નહોતા કદાચ સહજાનંદ સ્વામી સિવાય બીજું કાનમાં કઈ પડે ને તો ઉકળતું શિશું રેડા સમાન વેદના થતી છે એવા હશે આજના સમાજને તો સર્વોપરીને ખાનગી એવા એ દંભી નતો સમાજ ગાઓ અને એ ભૂદેવે માતાજી ગરબો ગાયો હાળી તારું જોવા ને કાજ એ આવે છે કુંવર નંદ નો રેલો માળી તારા ગુણસાગર નો પાર એ પામે નહી વા પણ એ ગરબો જેવો પૂરો થયો અને પ્રેમાનંદ સ્વામીને જીવ હાથમાં રે મહારાજ જે વાહકારો કરે છે એ આ ભૂદેવને તો કે છે પણ બીજો વાહકારો મને કહે છે કે તું બેઠો છો ને તને કંઈ નથી થતું ઈ પ્રેમાનંદ સ્વામી જ્યારે કંઈ બોલ્યા નહી સભા વિરામ થઈ રાહત પડીને પ્રેમાનંદ સ્વામી એ પદો રચ્યા એ જ ટાળના સજાનંદ સ્વામી અજા લીડર કે ગુણ ગ્રાહકતા તમે જુઓ જ્યાં જ્યાં જ્યાં જ્યાં જે જે સારું લાગે એ એક્સેપ્ટ કરવા આજે શું છે મારું એટલું સારું બાકી બધું સોનાનું હોય ને તો પિત્તળનું કથિરનું એજ છે ને બીજા દિવસ થયો છે સભા સજાઈ છે દ પહોર ની એ બુદેવ પણ બેઠા છે મહારાજે પ્રેમાનંદ સ્વામી સામે જોયું અને પ્રેમાનંદ સ્વામી સારંગી સજાવી સજાનંદ સ્વામી પરત્વે લખેલા ગીત કીર્તન એ ગાવાનું શરૂ કર્યું કે સ્વરૂપ આનો પા भजता छूटे फंद हरे भव पार ने रे लो ए प्रेमानंद स्वामी एक पची एक एक पी एक, एक, एक पद जेने गावे सा व्यक्ति नहीं आव कोई गायक नहीं સાધક અને સાધ્ય બે એક સાથે છે એક પછી એક પદ ગવાય છે સભા આખી સ્થિર થઈ છે નવે રસ જાણે જે રસના જે જે વ્યક્તિ હોય એના પંડમાં ફૂર્યા હોય એવું વાતાવરણ પણ પેલા ભૂદેવ પણ આમ જોયા રાખ્યા ગાયકને એની અંદરથી એવું જ થાય કે શું શું કહું શું કહું એમ એને એટલું બધું આમ હેત ઉભરાય કે સંતે રચનાઓ રચી હું જઈને એને ભેટી પડું હું આને શું કહું એમ એ બ્રાહ્મણની આંખમાં પણ આશુ પ્રેમાનંદ સ્વામીના આંખમાં પ્રેમના આસુ અને સહજાનંદ સ્વામીની આંખમાં હરખના આસુ અભૂત આ પદ સાંભળ્યા કેટલા પદ છે કુલ यह दिवस क्यों तो ये ऐतिहासिक घटना दिवसे प्रेमंद स्वामी रची ने आतवत ए दिवस जन रहे वचनामर गरडा मध्य नीसमु संवत अठार सौ एशी महावदी चौदस એ દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીય વિરાજમાન હતા ઓગમણે દ્વાર એટલે પધારતા એ ઓરડા એની ઓસરીએ બેઠા છે ધ્યાન કરો મનમાં વિચારો ઢોલિયા ઉપર બેઠા હશે સાંભળે લીંબ વૃક્ષ છે સંતોની સભા હશે सर्व श्वेत वस्त्र श्रीजी महाराजे धारण कर विषे धारण कर पाघने विषय पीला पुष्प नो तो विराजमान कंठ ने विषय पुष्प पुष्पना हार धारण करता मुखार बिंदी आग मुनि तथा देश देश हरिभक्त सभा भरा बैठी साधु प्रेमानंद स्वामी भगवान ना ध्यान ना अंग गरबीयूप अनुपम सार ने लोल गां्रीजी महाराज बोलया हमें बोलया है ये एक मोती दाणा विणवा ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે બહુ સારા કીર્તન ગાયા આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો છે આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી શું વાત અભિપ્રાય તો જુઓ પ્રત્યુત્તર જુઓ પ્રતિભાવ તમે જુઓ બહુ સારા કીર્તન ગાયા કેવું બોલ્યા છે બહુ સારા કીર્તન આ કીર્તન સાંભળીને અમારા મનમાં તો એવો વિચાર થાય છે કે આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે માટે સાધુને ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ જાણે પોતે એમ થાય છે महाराज ने एम थायम कहे कि अमने ऊभा ने प्रेमान स्वामी ने दंडवत करने मड रीते अंतकरण में भगवान चिंतवन थतु होसना युक्त जो देह मुके तो येने गर्भ ये गर्भवास में आई अने रीते भगवान चिंतवन करता जीवत हो તો પણ એ પરમ પદને જ પામ્યો છે અને જેવા શ્વેત દીપમાં નિરન મુક્ત છે તેવો જ એ પણ નિરન મુક્ત થઈ રહ્યો છે સામે બેઠા છે એની વાત કરે છે સભા સ્તબ્ધ બનીને સાંભળતી છે ને કે આ નિરન છે અને મૂર્તિનું ચિંતવન છે આવું आने देह क्रिया तो योग्य होज आतु एम कही सकते हजी पंक्ति में बेसवा आहक्रिया तो योग्य होली सहज भगवान स्वरूप ना ये चिंतन थाय कृतार्थ थोड़े करव बाकी कृतार्थ ना एक अर्थ धन्य थे बीजो अर्थ है कृत करेल कृतार्थ कहवा हमें कई करव बाकी रुज भगवान विना बीजा पदार्थ नींतन करते थके देह पड़ से आ अपने सांभवाज जेने भगवान विना बीजा पदार्थ नितवन करता थका देह पड़ से कोटिकल्पे दुख ना अंत आटिकल्प एक कल्प एट आठ अबज चौसठ करोड़ वर्ष जाए तर एक कल्प थे એવા કલ્પ કોટી એટલે કરોડ આઠ અબજ ચોસઠ કરોડ વર્ષને એક કરોડ થી ગુણવાના આટલા સમય જાય તોય દુખનો અંત આવતો નથી માટે આવો અવસર આવ્યો છે તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતવન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતન કરવું એ ભાઈ એ ભાઈ કેમ બોલ્યા નહી આપણે કેમ છે શેનું ચિંતન થાય છે અહીંયા બેઠા થકાય દીકરાનું દીકરીઓનું એડમિશનનું નોકરીનું પ્રમોશનનું ફિક્સ ડિપોઝિટનું શેર બજારના ભાવનું વેપાર ધંધા પતિ પત્ની કેટલા બધા આખો દિવસ એ જ છે મને ઘણી એમ થાય કે જેને માટે ધોળાવાળ આવી જાય વ્રદ્ધ થઈ જાય એને ભગવાન દર્શન કેમ નહીં દેતા હોય મતલબ કેવાનો એ કે ધોળાવાળ વાળા પછી આ સિવાય કઈ કરવાનું જ ન હોય એટલે એને તો દર્શન હોવા જ જોઈએ એને પછી બીજું શું કરવાનું છે પણ બીજાને નડવામાંથી નવરા થાય તો કરે ને એક જ સુવાંગ ધર્મ એ છે નડવું આમ તો પચાસ વર્ષ પછી જે કોઈ જીવે છે ને એ ગોડ ગિફ્ટેટ છે પછી ભગવાનની ભેટ રૂપે જીવન છે એમ માનવું અને એ ભગવાનને અર્થે જો ન ખર્ચાય તો ભગવાનનો દ્રોહી છે એમ વિચાર પછી તો બધા સંભાળી લીધું છે ઉલટાના પરિવાર સમજતા હોય કે હવે એક બાજુ બેસે સમજીને બેસવું શું ખોટું હુંકાવાઓમાં હિરજી બાપા ભગત હતા એકસો વર્ષ જીવ્યા એકસો સાત વર્ષ પણ ઘણા વર્ષથી એમણે પચાસ સાઠ કી આસપાસથી એમણે બધો વ્યવહાર છોડી મંદિરે રહેતા એમાં એ મંદિરે રહેવાનું એમણે શરૂ કર્યું છે બે ટાઈમ જમ્યા ઘરે અને મંદિર એ હિરજી ભગતને હું મળેલો છું એ ત્યારે સો વર્ષની ઉંમર હશે મને બથમાં ખાલીને ભેટીને દબાવ્યો તો મને હાડકા દુખ્યા હતા સો વર્ષે એવા ખડેધડે હવે એ જ્યારે બસ સાઠ કે પચાસ પંચાવનની આસપાસ એમણે આ બધું મૂકીને ભજન કરતા હશે અને દીકરાઓને બધું ખેતીને વ્યવહારને બધું સોંપીને વહેંચી દીધું છે માળા ભજન કરતા હશે એમાં કંઈક અગવડતા પડી હશે કે નહીં પડી હોય ગમે તે પણ એમના ઘેરથી એમણે એમના દીકરાને દીકરાને કીધું જા તો બાપાને દાદાને બોલાવી કે ખેતરે ભોજન આપવા જવાનું છે ભાત એટલે ટિફિન જમવાનું આપવા જવાનું છે દીકરાઓ બધા કામ કરે છે ત્યાં એટલે છોકરો આવ્યો અને કીધું દાદા મારા દાદી કહે છે કે ખેતરે ભાત આપવા જવાનું છે એટલે ટિફિન આપવા જવાનું છે બાપ ભાષામાં રફ હતા ઘણી તો એક ગાન બે કટકા કરીએ જ કંઈક કરે ઓ એ તો છે એટલે એમણે કીધું બેટા તારી દાદીને કહેજે કે ટિફિન દેવા જવાનું જો મને કેતા હોય તો ટિફિન દેવા જાય એવો કોઈ બીજો પૈણી લે એવો બીજો પૈણી લઈએ પણ આ ડોહો હવે વાળીએ જવાનો નથી એને હવે કે કોઈ પણ આમાં આમાં છે શું કે આપણે છોડવું નથી ઘરમાં તો ઈચ્છતા હોય કે છોડો પણ આપણે છોડવું માણસને બીજે ક્યાંય બળ પડતું નથી પણ ભગવાન જોર નથી પડતું પણ આમાં જોર પડે સાવ સાચું કે આ સાધુ નો જોગ છે એટલે કઈક ભજન કે પાંચ માળા થાય છે અને એમાંય ક્યારેક કોકના ઉપર કઈક એવું પૂર્વ જન્મનું કે આ જન્મનું કે કઈક હોય ત્યારે સાધુ ટકોર કરે ભાઈ કેમ આવતા નથી એમ નહી કોના ફૂટ્યા છે તમને યાદ કરે જો આ તો થાય છે ને તો ભજન થાય છે ત્યારે પોતાના સ્વબળથી ભજન કરે એવા તો બહુ ઓછા અને જો ભગવાનના સ્વરૂપનું ચિંતન ન થઈ શકે તો આપે છે વિકલ્પ આપે છે તમે જો પૂર્ણ શાસ્ત્ર છે વચના વ્રત સમજતા પઠન કરતા આવડે અને જો ભગવાનના સ્વરૂપનું ચિંતવન થઈ ન શકે તો પણ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને અમારે પણ એ જ અંતરમાં વાસના છે ઈચ્છા નહીં વાસના વાસના વાસના છે ને છોડી છૂટે નહીં અને વાસના કહેવાય શું ભલા વળગી હોય પછી છૂટે નહીં અંતરમાં વાસના છે કે આ દેહને મૂકશું પછી કોઈ રીતનો જન્મ થવાનું નિમિત્ત નથી તો પણ અંતરમાં એમ વિચારીએ છીએ જે જન્મધૈયાનું કોઈક કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જન્મ ધરવો એમ જ ઈચ્છીએ છીએ અને જેને આ કીર્તનમાં કહ્યું એવી રીતનું ચિંતવન થતું હોય તે તો કાળ કર્મ ને માયાના પાશ થકી મુકાયો છે આ બંધન કોઈ રીતે છૂટે નહીં એનાથી છૂટી ગયો છે અને જેને ઘેર એવા પુરુષે જન્મ ધર્યો છે તેના મા પણ કૃતાર્થ થયા એ જેને ઘેરે આવા પુરુષે જેને આવી રીતે સ્મરણ થાય છે ભગવાનનું એના મા બાપ પણ ધન્ય છે અને કૃતાર્થ થયા જાણવા અને ભગવાન વિના બીજા વિષયનું જે ચિંતવન કરે છે તેને તો અતિશય ભૂલો જાણવો ગણતરીમાં પાંચ દસ હજારની ભૂલ પડી જાય પાંચ દસ લાખની ભૂલ પડી જાય એને ભૂલ ગણતા જ નથી આ આધ્યાત્મિક જીવનમાં લોકો પણ ભગવાન ભૂલી જવાય એ જ મોટી ભૂલ એ તો જેને ભગવાન વિના બીજું ચિંતવન થાય છે એ તો અતિશય ભૂલો જાડવો અને સ્ત્રી પુત્ર ધનાદિક પદાર્થ આ ત્રણ નો જ હોય ને સ્ત્રીનું હોય પુત્રનું હોય અને સ્ત્રીને પુરુષનું હોય ને પુરુષ ને સ્ત્રીનું હોય સ્ત્રી પુત્ર ને ધન પદાર્થ શ્રી વાસુદેવ ભગવાન નું સાક્ષાત્કાર દર્શન અને ચિંતવન એ તો અતિશય દુર્લભ છે જોયું સાક્ષાત્કાર વાસુદેવ નું દર્શન મતલબ આ વંધુના પદ શું એક ઇન ડાયરેક્ટલી અને ડાયરેક્ટલી બે રીતે વિચારો તો શું કહેવા માગે છે કે જે કોઈ પુરુષોત્તમ નારાયણ છે ઉપાસ્ય છે જેની ઉપાસનાથી કાળકર્મ માયાના પાસ છૂટી જાય છે તે તમારી સામે હું બેઠો છું એ હું છું કારણ કે જે કીર્તન ગાયા છે કોના છે પ્રેમાનંદ સ્વામી સામે સહજાન સામે બેઠા એના ગાયા છે અને શ્રીજી મહારાજ એમ કે છે કે આવા જેને ચિંતવન છે એ કાળકર્મ માયાથી છૂટ્યો છે કેમ એને આવું ભગવાનનું ચિંતવન છે અહીંયા ગુરુ ભાવે બોલતા જ નથી પરમેશ્વર ભાવથી બોલે છે વંધુના પદમાં ચિંતવન સહજાનંદ સ્વામીનું જ છે અને પોતે એમ કે છે એમ નથી કેતા જેને આવી રીતે ભગવાનમાં જોડાવા માટે સાધુનો જોગ છે અને જે ભગવાનમાં જોડાઈ ગયો છે એવું નથી કેતા તમે જે ચિંતવન કરો છો જે મૂર્તિનું ચિંતવન કરો છો એ હું જ છું અને એના જ ગાયા છે અને એ ગાનારને જ કહે છે કે તમે સર્વ કરી લીધું કાળકર્મ માયાથી છૂટી ગયા કેમ તમને એવું ભગવાનનું ચિંતવન છે સાધુનું ચિંતવન નથી સાધુનો તો પેરાગ્રાફ જુદો પાડ્યો કે ન આવું ભગવાનનું ચિંતવન થાય મતલબ હું સહજાનંદ સ્વામી હું પોતે મારું આવું અખંડ ચિંતવન ન થાય તો આ સાધુના મધ્યમાં પડી રહેલું આ ઓપ્શન આપ્યું એક બાજુ પોતે સાધુ જો આવી રીતે મારું ચિંતવ ન કરી શકો તો આ સાધુઓ જે મારું ચિંતવનમાં ડૂબ્યા છે એને મધ્યે પડી રહેવું બધું મળે પણ આવા બ્રહ્મવેતા સંતનો સંઘ અને વાસુદેવ ભગવાન નું દર્શન અને ચિંતવન એ તો અતિશય દુર્લભ છે વાત તો સાચી જ ને હવે આપણે અત્યારે એવી સભામાં ક્યાં બેસવા મળે મળે ન મળે મળે કે ન મળે હવે તમારે સમજવા માટે જેમ વિષય જનને પંચ વિષયનું ચિંતવન અંતઃકરણમાં થયા કરે છે તેમ જેના અંતરમાં અખંડ ભગવાનનું ચિંતવન થયા કરે એથી ઉપરાંત મનુષ્યનો મનુષ્ય દેહનો બીજો લાભ નથી અને એ તો સર્વે હરિભક્તમાં મુખ્યો છે જેને પંક્તિમાં નથી બેસવા દેતા એનું કહે છે કે એ તો સર્વે હરિભક્તમાં મુખ્યો છે મોટેરો છે વડીલ છે અગ્રગણ્ય છે મુખ્યો છે अने ये भक्त ने शब्द स्पर्श रूप रस ने गंध पंच विषय होगवान संबंधी ज हो श्रवण्ड भगवानी कथा सांभवा त्वचा त भगवान ना स्पर्श करने इच्छे नेत्र भगवान सतना दर्शन करने इच्छे रसनाते भगवान महाप्रसाद स्वाद ने इच्छे અને નાસિકા તે ભગવાનને ચડ્યા જે પુષ્પ તુલસી તેના સુગંધની ઈચ્છે પણ પરમેશ્વર વિના અન્ય વસ્તુને સુખદાયી જાણે જ નહીં એવી રીતે જે વર્તે તે ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય એથી વચનામૃતમ ગરડા મધ્ય પ્રકરણનું અડતાલીસમું વચનામૃતમ થાય શું વાતો કરી છે કયો લ્યો આ સભાની આ વાતો પૂરી થઈ સૌ પોત પોતાની રીતે વિચારતા હશે આપણે એ સમયમાં અત્યારે વિચારવાનો છે થોડી વાર આમ નિઃશબ્દ શાંતિ હશે પછી શિવજી મહારાજ બોલ્યા પેલા ભૂદેવની સામે જોઈને ભૂદેવ તમારે દીકરા કેટલા એટલે ભૂદેરની આંખમાંથી ની ધાર થઈ ગઈ પ્રભુ ભગવાને મને એક દીકરો આપ્યો હતો પણ એ દીકરાને મેં દસ બાર દિવસના જ એ નાના કુમળા બાળકને મેં દરિયાખાંના ઘૂમટ ઉપર ત્યાગી દીધો હતો મહારાજ શું સાંભળો છો તમે તો મહારાજ એક ભગવાને મને દીકરો આપ્યો હતો એનો તમે દરિયાખાંડના ઘૂમટમાં ત્યાગી દીધો હતો પ્રભુ હું તો કઠોર થયો હતો પણ એ દીકરાની માં એ દીકરા વગર બહુ જૂરતી હતી पश्वासन के कदाच भगवान बीजू फूल आपसे महाराज एक बार भगवने आपेली भेट यो अनादर कर न जाने नारायणे अमारी गोद भरी जमने कोई संतान न थाराज था विरह में यह बाड़कनी माताएं देह छोड़ी दीदो હવે તો હું એકલો છું અને હવે હું પ્રબદ્ધ થયો છું થોડી વાર શાંતિ છવાઈ ગઈ શ્રીજી મહારાજ કે ભૂદેવ તમને એ બાળકને ઓળખો ખરા અરે મહારાજ પેલી વાત તો એ છે મારા વાલા મારા પ્રભુ મારા ઠાકર મારા દેવ વિચારતા મને કંપારી છૂટે છે કે બાળક જીવિત જ ન હોય મહારાજ પછી ઓળખવાની તો વાત તમે કહો છો હું એટલો ક્રૂર થયો કઠોર થયો કે મેં એવી જગ્યાએ છોડ્યો હતો કે બાળક જીવિત જ ન હોય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે જેને ભગવાન રાખે એને કોણ ચાખે પણ માનો કે એ બાળક જીવિત હોય તો તમે એને ઓળખો મહારાજ એ બાળક સામે મળે તો હું ન ઓળખી શકું પણ કોઈ નિશાનિક હા મહારાજ એ બાળકને છોડતી વખતે મારું બ્રાહ્મણનો દેહ એટલે મને સ્વાભાવિક જ્યોતિષને આ બધું આડું આવતું હોય અને એ જ કારણોથી અમે આ બધું છોડ્યું હતું મહારાજ હું શું તમને કહું પણ હું પાપની માફી માગું છું પણ મેં એ બાળકના એક હાથમાં ધ્વજા અને બીજા હાથમાં ચંદ્રનું ચિહ્ન જોયેલું હતું અને એના ચરણમાં મહારાજ ઉર્ધ્વ રેખા હતી આજે મને પ્રભુ એમ થાય છે કે આવા જેના હાથ અને ચરણમાં દિવ્ય ચિહ્ન હતા એ બાળકને મેં કેમ છોડ્યું પણ આ ચિહ્ન હતા એટલું મને આછું આછું આજે યાદ આવે છે બાકી તો એ બાળકને છોડ્યા પછી મને પણ અફસોસ થયો એટલે એ વાતને ભૂલવા માટે જ મેં પ્રયાસ કર્યો છે પણ છતાં આ વાત આપે આજે કહી ત્યારે મને એ સ્મૃતિમાં આવે છે કે આ ત્રણ ચિહ્નો એ મારા બાળકમાં હતા થોડી વાર ફરીથી સ્તબ્ધતા થઈ ગઈ કારણ કે શ્રીજી મહારાજ થાય છે કે શું કરવું એમ શ્રીજી મહારાજે કહ્યું ભૂદેવ તમે ઉઠીને અહીંયા આવો તો ભૂદેવને કંઈ સમજાતું નથી કે આ પ્રભુ આ દેવ શું કરવા માંગે છે ઉઠીને નજીક આવ્યા અને મહારાજે કહ્યું આ પ્રેમાનંદ સ્વામી હમણાં ગાતા હતા ને હા મહારાજ એમના હાથ પગ જુઓ તો અને સૂરજરામ ધ્રુશકે દૃશ્કે રડે પોતાના દીકરાના પગ પકડે ઓ હો હો હો મહારાજ આ એ બાળક अस पोचूब महाराज आज मे भेटो प्रभु मारा गुना माफ करो दीक मागे महाराज पफी आपे केव सर्जायु हे ये दृश्य पी भूदेव कहू कि महाराज આપ પરમેશ્વર છો મને પરમ સંતોષ થયો છે કે મારો દીકરો અહીંયા છે પણ મહારાજ હવે મને આપને આશરે લઈ લો અને મને આપનો આશ્રિત બનાવો શ્રીજી મહારાજ કે ભૂદેવ તમારે આશરો કરવાની જરૂર નથી એ હમણાં જ અમે કહ્યું કે જેને ઘેર આવા દીકરા એ જન્મ થયો છે એના માબાપ બાપ એના મા કૃતાર્થ થયા છે ઉદ્ધાર થયો છે તમારો હવે ભૂદેવ તમારી આયુષ્ય ઓછી છે ઘરે સિધાવો દાદાની પાસે કારભારીઓ પાસે દક્ષિણાઓ મગાવી દ્રવ્ય અર્પણ કર્યું વસ્ત્રો આપ્યા પૂજન કર્યું ભૂદેવનું અને કહ્યું પધારો હવે જાજુ આયુષ્ય નથી પણ તમારા થોડા દિવસો પછી અંતકાળ આવશે ત્યારે હું તમને તેડવા આવીશ અને તમારો ઉદ્ધાર અને એ ભૂદેવ સૂરજરામ અમદાવાદ આવ્યા એ દ્રશ્ય અને વિચાર કરો કે એની પાછલી અવસ્થામાં પછી કયો એવો પુરુષ હોય કે એવો કયો મનુષ્ય હોય કે જે આ પ્રસંગને ભૂલી શકે એના તો એ જ આલોચ હોય એ જ ચિંતવા એમાં ને એમાં જ એક દિવસ એકદમ અજવાળા પથરાયા અવકાશમાં સહજાનંદ સ્વામી સાથે પ્રેમાનંદ સ્વામી નું દર્શન કરાયું ઓહો હો મારો દીકરો આવ્યો છે અને જગતનો બાપ આવ્યો છે લ્યો હું જાઉં છું જય સ્વામિનારાયણ કઈ અને સૂરજરામે દેહ મૂક્યો ये प्रेमान स्वामी आ पाश्चात भूमा आ भूमिका में आंधु सहजानंद पद रचाये बात छे भाई महापुरुषदास जी स्वामी भायावदरना उपलेटा पास नु એ ઘેર હતા નામ એનું પૂર્વાશ્રમનું રામજી જોશી હતું ત્યારે એ ગોપાળાન સ્વામી સાથે પહેલેથી બહુ જોડાયેલા મન પડે એટલે ભાઈ બદરથી હાલી નીકળે ત્યારે તો પગદંડી ચાલવાનું જ્યાં હોય ત્યાં સ્વામી પહોંચે મોટે ભાગે ગોપાળાનંદ સ્વામી વડોદરાને કા વળતા અને ગટપુર તો હોય સ્વાભાવિક પણ સ્વાભાવ સ્વાભાવિક પણ શ્રી મહારાજ સ્વધામ પધાર્યા પછી વડતાલ વધારે રહેવાનું વડોદરા જવાનું વિશેષ એટલે રામજી શોશી વડતાલ પધાર્યા ગોપાળાનંદ સ્વામી બ્રાહ્મણ રામજી જોશી બ્રાહ્મણ મહામુક્ત શ્રીજી મહારાજ પાસે વર્તમાન ધારેલા એમના પિતાશ્રીએ શ્રીજી મહારાજ પાસે આ બાળકને મૂક્યા મહારાજ વર્તમાન ધરાવો મહારાજ સામુ જોઈ રહ્યા હાથમાં હાથ લીધો એમના પિતાશ્રી કે કેમ પ્રભુ એમના પિતાશ્રી સત્સંગીતા પ્રભુ કેમ જુઓ છો ત્યાં તો હસ્યા મહારાજ મહારાજ કેમ છો મહારાજ કહે અમે નાના આમના જેવડા ત્યારે ત્યાં દેહ ધર્યો છે અમારા ગુણ ગાવા અને જીવોનો ઉદ્ધાર કરવા આજ એ માર્કંડે ને વર્તમાન ધરાવીએ છીએ હું એમ કઉ છું કે આ તમને ક્યાં મળે આ બધી કથાઓ કેવી કેવી અદભુત છે એ દ્રષ્ટિએ જોઈએ તો સંપ્રદાયમાં શું પરોક્ષ છે હે આપણી દ્રષ્ટિ પરોક્ષ છે બધું પ્રત્યક્ષ છે એ રામજી જોશી વડતાલ ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા છે બાર વર્ષ શ્રીજી મહારાજ હતા ત્યાં સુધી એમની ઉંમર સુધી મહારાજ હતા મહાપુરુષદાજી સ્વામી બાર વર્ષ મહારાજના સમકાલીન ગણાય જૂનાગઢનું મંદિરમાં પ્રતિષ્ઠા થઈ રાધારમણ દેવ વગેરે દેવોની અને સિદ્ધેશ્વર પધરાવ્યાની આરતી થઈ ત્યારે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી સિદ્ધેશ્વર મહાદેવની સ્તુતિ કરો અને પછી બ્રહ્માનંદ છે જય સિદ્ધેશ્વરા માહેશ્વરા એ જે છંદ છે એ ગાયા મહાપુરુષદાજી સ્વામી કે ત્યારે મારી ઉંમર અગિયાર વર્ષની હશે પણ એ બ્રહ્માનંદ સ્વામી ઘુમટની ઉભા રહીને જે છંદ ગાતા હતા એના પડગા હજી પડઘાય મહારાજે જયારે પ્રતિષ્ઠા કરીને આરતી ઉતારી ત્યારે આખા એ મંદિરમાં તે જળાહળા થયું મહારાજની નીકળીને અને મહારાજે એ પ્રતિષ્ઠાની આરતી સંપન્ન કરેલી એનો નજરે સાક્ષી છું એ મહાપુરુષ દાદી સ્વામી પોતાને હાથે લખ્યું એટલે મને મહાપ્રદાસ સ્વામી મને બહુ પણ મહાપ્રદાસ જેના અનુભૂતિ ની વાતો એમણે લખી છે એ વર્તાલ આવ્યા ગોપાળાનંદ સ્વામી વાસે અને ત્યારે એમની સેવા ભળી જાય સ્વામી સ્નાન કરાવવું વસ્ત્રો લાવવા પૂજામાં મદદ કરવી રસોઈ કરવી જમાડવા ચરણ ચંપી સેવા ગોપાળાનંદ સ્વામી સ્વામી દેખાય છે હા હા ભૂદેવ છે કોણ છે ગોપાલ શું કેતા તમે જુઓ ગોપાલનંદ સ્વામી એમનો પરિચય કઈ રીતે આપતા મહાપુરદાસ સ્વામી કોઈ પૂછે કે કોણ છે ત્યારે ગોપાળાનંદ સ્વામી મારો ભાઈ બન છે એમને હાથે એ પુસ્તકમાં લખેલું છે તમે વાંચી જોયું એમના મહાપુરુષો એ મહાપુરુષદાસજી સ્વામી પાસે જેને વર્તમાન ધરાવ્યા એ માવદાનજી કવિ આજે કલયુગ મહાપર સ્વામીનારા મહાપુરુદાસ એ મહાપુર માવદાનજી કવિને વર્તમાન ધરાવ્યા અને માવદાનજી કવિ મહાપુરુષદાસજી સ્વામી સાથે ઘણું રહ્યા અને જે એ સંગ્રહના પ્રસંગો છે એ માવદાનજી લખ્યા છે પછી ના બધા સ્વામી સાથે રહી રહીને નજરે જોઈને લખ્યા છે એના પુસ્તકમાં સંગ્રહિત છે મહાપુરુષ દાદી સ્વામી સજાનંદ સ્વામી સાથે વર્તમાન પામ્યા પાસેથી એ મહાપુરુષ આપણે દર્શન કર્યા હે ઊંચો ઊંચો છાફો આ મોટું વચ્ચે નાખીનેગલું કર્યું હોય પાછળ ખેસ લટકતો હોય રાજ કવિ મોટું અચકણી ચુરવાડ જેવું પહેર્યું હોય છપ્પન નીચ લાંબો કોટ પહેર્યો હોય હાથમાં લાકડી હોય અને સુવર્ણ જડી હોય અને માવદાન ચીજ હૈ જો ગુરુરાજ કે ચરણ મેં ધર્યો આમ બોલે ચરણો મે શીશ મેલી દીનતા ઉચ્ચારી આમ બોલે स्वामी कौन ऐसी भेत है जो गुरु चरण में रखिए चरणों में शीष मैली दीनता उच्चारी कविराज <laughs> एट आ तो बड़ी प्रगटनी वर्ता लाया गोपालनंद स्वामी सेवा मारिया गोपालान स्वामी के राम जी जी स्वामी मैं वडोदरा जाऊ हाल हेलो वडोदरा में ज मंदिर है स्वामी, नाथ भक्तना मकान बद एक दिवस हरिभक्त आ स्वामी शिवजीन बाण लिंग लिंगमूर्ति એ તૈયાર થઈ ગઈ છે ને આપણે પધરાવાની તમે વાત કરો છો તો પધરાવીએ તો મુહૂર્ત કયું આવે છે ગોપાલ મુર્ત કાઢી દે એટલે રામજી જોશે એને જેવું ફાવ્યું સ્વામી કે કરવાનું એ આમા માંગડ્યો ગણિત જે હશે કરીને કે સ્વામી આ દિવસ સારો છે સારું હરિભક્તો આ દિવસે આપણે શિવજી પધરાવશું શિવજી બાણ પધરાવશું થોડા દિવસો ગયા પછી જે પધરાવાનો દિવસ નજીક આવવા માંડ્યો એટલે પેલા હરિભક્તો હોળી પાછા આવે આગેવાનો સ્વામી કે સ્વામી હવે શિવજીને પધરાવા છે તો પછી વેદ વિધિ કરાવવા બ્રાહ્મણો એનું બધાનું આયોજન કરો જેથી કરીને વિધિ સંપન્ન થાય ગોપાલનંદ સ્વામી કે અમે આઠ વેદ ભણેલો બ્રાહ્મણ બોલાવાના છે લે આ વેદ કેટલા ભાઈ કેટલા ચાર વેદ ગોપાળાનંદ સ્વામી કે અમે આ વખતે શિવજીને પધરાવવા માટે અમે આઠ વેદ ભણેલો બ્રાહ્મણ બોલાવાના છીએ અને આયોજન અમે કરી લીધું છે તમે ચિંતા મૂકી દો હરિભક્તો થઈ ગયા ચૂપ મનમાં થાય તો ખરું કે વાળો આઠ વેદ ક્યાંથી આવે પણ એમાં કોઈ ઓવર શ્રદ્ધાળુ ગણો કે સારો શ્રદ્ધાળુ ગણો પણ કોઈક તો હોય ને એમણે કોઈની વાતો થતી છે કે વેદ ચાર હોય અને આ બાપા કે છે આઠ વેદ ભણેલો લાવવાનો તે આવું તે કઈ એટલે હોતું હોય છે એક જણો ક્યાં હોય જ ને એટલે કેમ ના હોય તો કે કેમ વેદ કેટલા તો ચાર તો ચાર એની ઘરવાળી હોય કે નહી આઠ થઈ ગયા કે નહિ ઓને કે બોલવા જેવું જ રીતે વાતી એટલે ચાર વેદ ને ચાર વેદ નહી અરે ભારે જમાવટ થઈ ગયા તો ઓલા કે હા બરાબર હશે હાલો કઈ વાંધો આઠ વેદ બનેલો બ્રાહ્મણ અમે લાવશું શિવજી પધરાવશું દિવસ આવી ગયો બધી તૈયારી થઈ સ્વામીને કીધું સ્વામી આ પધારવાનું બ્રાહ્મણ નથી સ્વામી કે આવે છે બધું બધું આવે છે ધીરહારી સ્વામીને આસન નાખી દીધું શિવજીને એમના થાળામાં પધરાવ્યા વિધિ સંપન્ન કરવાની વાત આવી થોડી ઘણી વિધિ સ્વામી પૂજન ને બધું કર્યું અને શિવ પ્રતિષ્ઠાના મુહૂર્ત સાચવવાની જે વાત હોય એટલે હરિભક્તો કે સ્વામી હવે વેદ વિધિથી તમે કહેતા આઠ વેદ ભણેલો બ્રાહ્મણ તમે લાવવાના છીએ તો સ્વામી ક્યા હા રામજી સ્વામી હવે રામજી હા બધા ક્યાં આઠ વાદ ભણેલો રામજી તો કે હા સ્વામી આઠ વેદ બોલ આઠ વેદ બોલ એટલે આપણે શિવજી પધરાવીએ રામજી જોશી આંખ નીચી ગયા અને બોલવા માંડ્યા આઠ વેદ ક્યાં વંદો સજાનૂપ આનો પમસાર ને રે લોજતા છૂટે ફંદ કરે ભાર એ બધા ઝીલતા જાય ના રામજી જોશી ગાતા જાય ધીમે ધીમે ધીમે ધીમે ધીમે કરતા પદ બોલાતા જતા હોય સ્વામી પુષ્પ અક્ષત બધું ચડાવતા જતા હોય શિવજીને એની વિધિથી દૂધના અભિષેક કરતા જતા હોય અને જેવું આઠમા પદનું નામાચરણ આવ્યું અને ખામલા થાળા સહિત શિવનું લિંગ ધ્રુજવા માંડ્યું બોલો હરિભક્તો બધા ઊભા થઈ ગયા કે સ્વામી હા અમે કીધું આઠ વેદ બ્રાહ્મણ આવે છે આ જોવો અને પછી શિવજીને એ સ્વામી આમ દ્રષ્ટિ કરી બે હાથ માથે રાખી અને આમ સ્પર્શ કર્યો અને શિવજી પ્રતિષ્ઠિત થયા આ આઠ વેદ વંદો સજાનંદુપ કહેવાનો અર્થ એ છે કે ચારો વેદ ડખોલ કે આખી કહેવો રામ છઠશાસ્ત્ર અઢાર પુરાણ વેદ ઉપનિષદો બધાને ડખોળી ડખોડીને આખરે કહેવાનું શું છે ભગવાનનું નામ અને ભગવાનની મૂર્તિનું સ્વરૂપનું ચિંતન એ આમાં છે એ આમાં એટલે આ બધા વેદો સાર વેદ રૂપ આવું અદભુત આ દિવ્ય પદ કે જેનું કોઈ વર્ણન જ ના થાય આનાથી વધારે આજે આપણે જે કહ્યું એવું દિવ્ય કોઈ પદ હોય તો મને બતાવો હે એવા આ દિવ્ય પદ છે ભગવાનની કંઈક એવી અંતર્ગત એવી કઈક ઈચ્છા કે આપણને સૌને એવી ઈચ્છા થઈ કે આ વખતે આપણે ચાતુર્માસમાં આપણે આ વંધુના પાઠ કરવા છે એટલા માટે એનો મહિમા થોડોક જે કાંઈ યથાયોગ્ય સમજવા આપણે કોશિશ કરીએ છીએ ખરેખર અત્યંત એક દ્રષ્ટિએ જોવો કરુણ પ્રસંગ છે એટલો કરુણ છે આ પ્રસંગો બધા કે જે એક કરુણતાના ભાવ છૂટા મૂકીને જો કહેવામાં આવે તો હરેક ના હાથમાં આસુ આવી જાય આવો આ પ્રસંગ એમાં પાંગેલું દિવ્ય પુષ્પક અને જેના ઉપર સહજાનંદ સ્વામી મહોર મારી અને આ પદને દિવ્યતા ઓર બક્ષી એનો મહિમા હજી ઘણો સાંભળવા જેવો સમજવા જેવો છે આપણે યથાશક્તિ એની કોશિશ કરીશું આજનું આટલું હું બીજું તો તમને શું કહું પણ આ ખાલી પદની પૂર્વ ભૂમિકા આપણે તો આ પદ કેટલા દિવ્ય હશે के भवानी प्रसादी भूत हे आठ बंधु पद पर सहजानंद स्वामी नी खुपा के कृपा दृष्टि आशीर्वादात्मक दृष्टि हे कि जे आ प्रसंग कहता कहता बदा में टाढ़ू थे खरे खरे तमें आम जो के आम दिव्यता ने केव शांति गई अंदर थी केवुं थरण ठरी जाए તો જો આ આઠ પદોનું આવી રીતે ચિંતવન કરવામાં આવે પાઠ કરવામાં આવે તો શું ન થાય માટે આવા દિવ્ય પદો છે આજે આટલું બસ આગળના દિવસોમાં પછી આગળ વાત કરીશું તો અહીંયા આજે આ સેશન આજે પૂરું કરીએ છીએ સહજાનંદ સ્વામી મહારાજ